જન્મ થયો બહાર નીકળ્યો એટલે બોર્ડ વાંચે છે હવે જે આ રસ્તો મને મળ્યો છે તે સ્મશાન રસ્તો છે આ એ તારે કેટલા વખત શાદી કરી એટલે શાદી કરે હોટલમાં બધી ઇફેક્ટ છે તે ખબર નથી પડતી એટલે પુરસાદ ને જો પોતાને ભાન થાય કરો તો પુશાક છે એમાં પુરસાદ નો ભાન પુસાદ આ લોકો પુશાક માં આ લોકો પુષાર્થ માં નિરંતર ચોવીસ કલાક આજ્ઞા ચોવીસ કલાક ની આજ્ઞા પાડે તો જ આજ્ઞા કેવાય છે આજ્ઞા પાડે છે એમાં તો મારે બે વાત જ ના કેવાય શું કહ્યું અત્યારે હું કઈ દઉં કે બધા કપડા કાઢીને સુઈ જાય તો સુઈ જાય સુ એમાં કુ મારો લોકોને શું લાગે દાદા કેટા છે મોટા નાનીકળ છે સમાનતા શું નિરંતર ચોવીસેક કલાક આંખના ભરે હા એ મોટા મોટા પુરસ્સા આજ્ઞના ભરે એ મોટો પુરસ્તા બાકી પ્રાર્થ ને પુરસાદ અને આવ્યું હોય તેને પ્રાર્થી કે એવું આ લોકો દેવ પ્રારભ છે શું છે રગવાતી પ્રારભ છે એક માણસ રગવાટી પ્રાર હા પ્રાણ પુરુષ ના ભેદને કેવી રીતે પકડવો એને માટે તમને વાત કરું કે એક માણસ મહારાજ હોય અને લોકો એને આપડે પૂછીયે કે મહારાજ સામાયિક કેટલી કરી સામાયિક આ ચાર કરી એ ચાર કેતા હોય ત્યારે મોબાણ શબ્દ ના આપતા હોય તો આપડે સમજી જઈએ કે ચાર કહેવાની પાસે એનો કોઈ આશય છે એટલે આપડે પૂછીએ મારા કેમ ચાર એટલી બધી કરવી પડી છે પૂરસાદ કરું છું હવે બીજા હું એમને કઉ આ કેટલા કેટલી સામાયિક કરી શું કે છે મોટ સામાયિક કરવા નીકળ્યા આ તો પગ પાચરો હોય માથું પાચરું હોય આ બધું પાચરું હોય તો માથું દુખતું ના હોય કોઈ બોલાવા ના આવ્યું હોય તારા કાર્ય થાય અને આ સંજોગો થી જે કાર્ય થાય છે એ બધું છે આ બધું આ પગ હોય તો આ થાય ભણ હોય તો આ થાય આ ખુલ્લો ભેદ બતાવું છું સહજ અને પુસાદ કોઈ કોઈ જરૂરિયાત નથી તે પ્રાય છે સમજો ને અગર તો તમને અપમાન ની જગ્યા ઉભી કરે કોઈ માસ અને અપમાન કરે તે વખતે તમે પ્રારંભ ના ફળમાં નહીં જતા પુરસાદ કરો એટલે તમે ક્ષમતા રાખો એમને પુરસ્થ કહેવાય શું તમે ક્ષમતા રાખો જો વિધમ થાય વિધમ પરિસ્થિતિ છે ત્યાં તમે ક્ષમતા રાખો એ પુરસાદ કરે જો से भ्रांत पुरस्त सातो पुरस्त तो पुरुष था पुरुष के प्रकृति क्या जुरी पाड़िए तार पीछे सातो पुरस्त उत्पन्न था तो चौबीस कलाक आज्ञा में रह रीते દરેક વસ્તુ ઇફેક્ટ છે મૃત્યુ ઇફેક્ટ છે એ આપડા હાથ વસ્તુ નથી એ કો પેલા જે કોજિડ કર્યો છે અને તે આયુષકર્મ જે ગયા હતા જે કોઝિડ થયેલા હતા તેમાં આયુષકર્મ જે છે તે જે હિસાબ બંધેલું હોય હિસાબે આયુષ કર્મ પૂરું અને તે બધી ઇફેક્ટ છે પુનજન્મ આપ માનું છો આપ છો? પુનર્જન્મ માટે અમે સાબિતી આપીએ વાત થઈ હતી અમે હિન્દુસ્તાન સિવાય બીજા બધા જ લોકો માનતા નથી અને હિન્દુસ્તાન એટલું જ માને છે માટે અમને વોટિંગ ઓછા છે ત્યારે તમારું ખોટું લાગે છે આવે ને તમે માપી લો ને આવે આદુસ્તાન ફોજ આ છત્રીસ છે એ તમે બીજી કાય તપાસ કરી ત્યાં કદાચ અમને બધા તંત્રએ કહ્યું કે એક માણસ બાર વાગે જન્મે છે અને તે જીવતો રહે છે એક માસ રાજાને તો જન્મે છે રાજા થઈને થાય છે એક માણસ ગરીબ ને તો જન્મે છે એક માણસ જન્મે જંગલમાં મૂક્યા હોય તો જીવતો રહે છે એક માણસ રાજમલમાં મરી જાય છે આ બધા સુખ દુઃખ બધા જુદા જાતના છે આ ઇફેક્ટો બધા ભોગી રહ્યા છે એ એ જ છે પુરાવો છે પુનર્જન નો આ જન્મ એને કશું નથી કર્યું એનું પુનઃ જન્મ ફળ છે આ તારે એ શું કહેવા માંડ્યા કે હું તો કોઈ પણ માણસનું આ સમજાય છે કે ભગવાનની મરજી આવી છે એટલે આપણે શું કરશે એટલે અમાડાડી દીધું આખું અને પદ્ધત સર ઉડાઈ દીધું ભગવાન મરજી કે એટલે પછી તો ઉડી જ ગયું ને તમને કેમ લાગે સારા એક સમજ ઉડી જાય જાય ભગવાનની મરજી આવી છે નવરાશ્ર નથી સાયન્ટિસ્ટ થઈને આવા બધા મને દેખાડવા માંગતા પ્લેન માં તમે દેખાડીશ કહ્યું તમારે તો બેઝિક જ જાણવાનું હોય તમારે કઈ વિગત જાણવાની જરૂર હતી ભોગી રહ્યા છો અને ગોજી ઉત્પન્ન થઈ રહ્યા છે તે આવતા ભાઈક છે અને તેમાંથી પાછા કોજી છે આપે પૂછ્યું પૂછ્યું છે એવું લાગે છે તમને હલો એમને કહ્યું કે ભાઈ આ કાયા ઇફેક્ટિવ છે એવું લાગે છે બાકી ઇફેક્ટિવ એટલે નાનું છોકરું હોય ઠંડી લાગે એટલે રડવા મળે એવું બને એમ ગરમી લાગે તો આપડે ઉડાડું રડ કસી જ નાખે અને એને કવું કડવું આપો તો મોડા માંથી મોડું બગાડે મીઠું આપો દે એટલે આ શરીર આખું ઇફેક્ટિવ છે માઇન્ડ મન પણ ઇફેક્ટિવફેક્ટિવ આ ત્રણે ઇફેક્ટિવ છે એમાં કોઝિસ નથી આ ઇફેક્ટ છે ગયા તમે કોજિસ ઇફેક્ટિવ છે એવું એ પોતે સમજનાર એટલે સમજી ગયા વાત હવે મેં એને કહ્યું કે અમારું વચન કાયફેક્ટિવ્યું હતું ગરબાશય પર આગળ બચ્ચા ની આગળ બહાર નીકળી ગયેલી બહાર બહાર નીકળેલી ને બિલકુલ પણ એ કાગળ કુટલી જરા દેખાય બહાર આ વાગડી અંદર ધકે પણ પાછી એક જગ્યા આવી નથી આ વધાર હતી નહી કાગળ એટલી જ પણ આ કાગજ એની અંદર જાય તો બહાર પાણી લોહી બંધ થાય એટલે પછી એ લોકો ડાક્ટર બધા બધા નર્વસ થઈ ગયા કે આ તો કશું ગયા નહીં આ ભાઈ બરી જશે ત્યાં સુધી ગોસી માં હતા તે આવ્યા તે ડવા મળે તમારું કામ નહીં કામ મારું કામ છે એટલે ડાક્ટર એમ થયું ડાક્ટર કોઈ જાત નહી આપડી પાસે આવી પેટી બેઠી અત્યાર સામાન બાન કશું લાવ્યા નથી અત્યાર સામાન લાવ્યા તો શું કઈ આ થયું ને એટલે માજી એ શું કહ્યું અંદર ઘરમાં જઈને એક ખડીયો લાવો ખડિયો હર ગો પેલા ખડિયાળો હતો ખડિયો ગાત તેનો ખરીઓ લાવ્યા પછી ખડિયા ઉપર આમ ધરી આમ આમ ધરી અને પછી આમ જોઈ લીધી પોતે કે કેટલી ગરમ થયેલી છે બઉ ગરમ નથી ને એ સાધા ગરમ થયેલી અને પછી આમ બચ્ચા ના સડાવી કે પુનર્જન્મ સમજાવવાનું કે સમજી ગયો તો કોજી જો ઇફેક્ટ થાય ખરી ના થાય ક્યારે કરે મારી તમે પોઝિશન હોદી એટલે પોઝિશન ઇફેક્ટ વેક્ટર પોઝિ પોઝિશન ટેક ટુ કર અમે પોઝિશન કરી દી છે ચાલ કરો શું કરીએ છીએ ખાલી ઇફેક્ટ ભગી રહ્યા છે હાલમાં પોઝિ જ બંધ કરી દીધા તમે ઇફેક્ટ ભગી રહ્યા છે ઇફેક્ટ તો ઇફેક્ટ તો પોઝિ જ ની ચાલે પ્રોફેસરજી અરે પછી થોડો વખત સુધી પહેલા નાખો ડિઝની ઇફેક્ટ ચાલે એ કરે છે એટલે બાકી ગળા થઈ જાય બાકી ભરેલો માલ એટલે અમુક કાળ સુધી આજે એને કઈ ઓછું વસ્તુ થવા નહીં એટલે ખલાસ થઈ જાય કે પોતે ના હોય સમજવું હોય તો બહુ મોટા મોટી પ્રગતિ કરાય છે આ તો આપડા અત્યારે કાર ના હિસાબે આ કર્યું ના હિસાબ આ દબાણ આવું છે પબ્લિક આવી થઈ ગયું પબ્લિક આવી હોય ને અતિથિ નું પૂજન કરે અતિથિ ને આવે છે કઈ થી હું આવે એવું અત્યારે રંજોગનુ અને એક સાસુ અમને દુખ દેતી હોય દુઃખ દે છે તેનો અને જગત ના દોસ્તો ને કાર છે તે ઇફેક્ટ કરી રહ્યું છે તેના એ ભ્રાંતિ ભ્રાંતિ શું કે કે સાસુ અને દુઃખ દે છે અને કુદરત ચૂક્યા છે એની ભૂલ તારે ભોગવી હોય તો તારી ભૂલ છે ભોગવી કોને જોઈ લે ભોગવે એની ભૂલ એથી જતા હાયા ભાઈ અને તને ગધું કપાઈ ગયું તમને ચિંતા થાય તમારી ભૂલ થાય ની ભૂલ જો મૂકવામાં આવે તો આખું વિજ્ઞાન એમાં આવી જાય બીજું કહીએ છીએ કે આ જગત માં ન્યાય કોઈશ નહિ આ જગતમાં ન્યાય ખોવી એના જેવી મોટી ભ્રાંતિ જબરજસ્ત ભ્રાંતિ હોય છે એને જગત શું થઈ રહ્યું છે ન્યાય છે જે થઈ રહ્યું છે એ જ ન્યાય છે ન્યાય ખોય નહીં જે થઈ રહ્યું છે એ જ ન્યાયિક છે એટલે આ લોકો ન્યાય ખોવાના દુઃખી છે બધા ન્યાય ખોળવાના છે જગત નો ન્યાય જગત ના ન્યાય માં કોર્ટ માં જવું પડશે વકીલો કરવા પડશે દખડી મળી જવા પડશે નહી ભગવાન જો સમજાવ આપણે શું લેવા તૈયાર બધા નઈ ભગવાન ઉભું કરેલું આ તો એ ભગવાન જો ઊભું કરતા હોય તો ભગવાન પોતે ફસાય નઈ આ તો ભગવાન પોતે જ ફસાયા શું થઈ જાય માટે ભગવાને રચ્યું નથી કે રચના નથી અમારે કઈ છે અને આપ ના કેમ કહું પણ કે લૌકિકલ ભાષા છે વાર્ષિક જેને આપણે કઉન ભ્રાંતિ ને જાણવું હોય ભગવાન વાર્ષિક જાણનાર હોય કે The world is the There are two view to one one relative view point, one real ના થાય ને મનુષ્યો છે એમાં કોઈ મનુષ્ય એવો નહી હોય કે જે પ્રસાદ ખાવા તૈયાર થાય પ્રસાદ ખાવા થાય કોઈ જો આ પ્રસાદ માટે મને આગળ ચાલુ કરસાદ લેવાયા પ્રસાદ લેવાયા બધા હજર પડે બધા તમને લેવાનું આ તો આ પ્રસાદ આપો આ દુનિયામાં કોઈ જગ્યા નહી આ પ્રસાદ ખોય છે પેલો ઘરે હોય તે પામો હા દેખાય છે નો દાદા ભગવાન તો હું આમ કરીું છે મી પ્રગટ થયેલા છે તેનો ચૌદ લોકો નો છે નાશ પ્રગટ થયેલો બતાવો ને એ બતાવો કેવી રીતે કરો છો ભગવાન ના ટ્રસવન સાત ડિગ્રી છે મારી ટ્રન્સ છપ્પન છે અમારી ભૂલ હોય નઈ સમજ ને હર વખત થાય તો બાળક જેવી થાય બાળક જેવી સમજ ને પછી વ્યવહારમાં ભૂલ અમારી ના હોય પણ અમારી ભૂલ જે દુનિયાને કોઈ નુકસાન ના કરે એવી જે ભૂલો છે જે અમને ખાસ અમારા જોવા જાણવા માં જરાઓ છે એ ભગવાન મને ભાઈ દેખાડે છે એટલે ભૂલ ન દેખાડનાર જુદો અને ભૂલ ન દેખનાર જુદો જે રીતે ભૂલ દેખાડે છે ભગવાન તે ચૌદ નાથ છે સમજ ને અનુભવ પૂરક હું કઉ છું કે આ સૌ દોક છે પ્રગટ થઈ છે અને દાદા ભગવાન અસીમ થઈ જાય કાલે બોલશે તો બોલે તો કલ્યાણ ગમે તે બોલે તો આખા દુનિયા નો આખા બ્રહ્માંડ નો ભગવાન પ્રગટ થયેલો છે તેની જોડે હું બેઠો છું મારી જો તમે બેઠા છોકર મુસલમાન કોર્પોરેટર હતા આ બધા બેઠેલા પણ એ કોર્પોરેશન તદ્દન નવા આવેલા ને તમે બેઠો કરો મુસલમાનમાં થોડી વાર પછી મને કહે છે ઓ બહુ જગ્યાએ ફર્યો છું બધા સંતો વાલીયા બધી જગ્યાએ ફર્યો છું પણ આપણે આ દસ મિનિટ શું કર્યું એવું કે આવી ઠંડક જોઈ નથી આવી શાંતિ જોઈ નથી સર ખુદા ની પાસે હું બેઠો છું મારી પાસે આ જે નિમિત્ત ઉભું થયું છે ને એ જગત ના કલ્યાણ નું નિમિત્ત થઈને ઉભું રહેવાનું છે કારણ કે આવું બની શકે નઈ અને કાયમ એમ નથી આ અમુક અમુક અમુક કાય પૂરતું જ છે ને કાયમ નો તો ક્રમિક માર્ગ છે ને તે લાખો લાખો માણસો મોક્ષી માં લઈ જતા રહે છે એમાં લાબુ બી તમારું નામ છે એ લોકો નામ પાડ્યા શહેર ઓળખવાનું એ તમે માની લીધું કે હું લાભુ બી છું તમે રોંગ બિલીપ બેસી ગય છે રોંગ વિલીપ બેસી ગયું એટલે અમે આ રોંગ બી લીખો હું લાભુ આનો ભાઈ થવું આના મામા થવો કાકો ભુવો બધી કેટલી રોંગ બિલિફો બેઠી છે એ રોંગ બિલીફો અમે ફ્રેકચર કરી નાખીએ અને રાઇટ બિલીફ બેસાડી દઈએ રાઈટ બિલીફ રાઇટ બિલીફો બધી ફ્રેકચર કરી નાખી બિલીપ એક બિલીફ જાય નહીં હજારો વચ્ચે એક બિલીફ કાઢવી એ મુશ્કેલ છે અમે કર્મ ભસ્મીભૂત કરીએ જેમ કૃષ્ણ ભગવાન કહ્યું છે નઈ કે જ્ઞાની પુરુષ પાપનો ગોટો વાળી નાશ કરી શકે તો નાશ કરી શકીએ તારા નિરંતર વિષય વૃત્તિ માં કરસર કવિ અને બ્રહ્મચર્ય કવિ કાપો દાદા એક માણસ ને ઇટ્ઠોત્રી બંધ દર્શન કરવા માટે રોડ ઉપર હું ગયો બધો માર્યો એમને બાર વર્ષો દુખાવો તો મટી ગયો પછી એમને ગામમાં બધા અમારા ગામમાં કે દાદા તો ધપ્પો માર માર બહાર મટી ગયો મારી પાસે આયા મને કહે છે માણસ કરી શકે નહી માણસ વર્લ્ડ માં જન્મેલો કોઈ પણ માણસ કઈ પણ ચમત્કાર કરી શકે નહીં ચમત્કાર બે રીતે થાય છે એક સાથે વિજ્ઞાન નહી જાણવાથી વિજ્ઞાન નો અજાણ માણસ હોય જાણતો હોય તો એ માણસ એને દેખાડે એટલે ચમત્કાર પછી મેં વાક્યા આપી કે ચમત્કાર કોને કેવો જોઈએ જે બીજો માણસ ન કરી શકે બીજો કોઈ માણસ કરી ના શકે એનું નામ ચમત્કાર કહેવાય શું બીજો માણસ બીજો કોઈ માણસ કરી શકે નઈ રૂટીન છે એટલે ચમત્કાર ની વ્યાખ્યા જ ખોટી મને તો પ્રભાકર મહેતા એમ કે ચમત્કાર છે પ્રભાકર મહેતા એટલા નઈ હિંમત જહેરી એમ કે ચમત્કાર છે તો એ ચમત્કાર નથી અમને બુદ્ધિ ના ભાઈ એટલે આપડે પુસ્તકો લખ્યું છે એવું લખેલું અભૂત છે એવું લખેલું બોલું અને બુદ્ધિ જતી રહેલું ભાઈ શું ઈગોજમ ખરાબ થયેલું અને ઈકો એવું નથી તો અમારા પ્રાપ્તિ કરી છે ભાદ્રના પટેલ ભાગ હોય ત્યારે મારી અને અમારું અમારું આગળનું એ જોવા માંગે છે લોકો ને જોવા માંગે જન્મ થયો કોઈ પણ કુલ માં જન્મ થયો અકસ્માત છે અને પાત્રતા એ સળંગ ચાલી આવેલી વસ્તુ છે જન્મ થાય તે બધું કાયદેસર છે આ કોઈ અકસ્માત થયેલા આપણે માણસો ને હિન્દુસ્તાન માં બધા જન્મેલા છે મજૂરો જન્મેલા છે પણ હિન્દુસ્તાન ના મજૂરો ને આ જ્ઞાન કામ લાગશે નહિ કારણ કે એને આખો દિવસ મહેનત કરે છે ફૂલ મહેનત ત્યારે એને ખાવાનું મળે છે આ જ્ઞાન તો કોને માટે છે પૂનશારીઓ માટે છે કે જેને થોડી મહેનત થી ખાવાનું મળે અને પ્રાપ્ત થાય એવા પૂછારી નાચા છે ને આપડા પૂર્ણ ને અને પેલા લોકો ધીમે ધીમે ઊંચી નાચ થશે પણ એ લોકો પુનર્જન ના સમાચાર થયેલા ફોજ ની પબ્લિક કરતા ઊંચા છે હોય એ તો પુનર્ધર્મ સમજતા જ નથી જે કેટલાક માણસ કે છે માન્ય છે પણ સમજતા નથી માનવાથી એટલે એ સાહજિક પીપલો છે કેવા છે સાહજિક હિન્દુસ્તાન સિવાય બીજું બધું અમેરિકા અને ઇંગ્લેન્ડ એ બધા સાહજિક માણસ સાહજિક એટલે શું સાહજી એટલે માણસ ની ઉત્ક્રાંતિ માં પ્રાથમિક અવસ્થા વાળા આ વિકલ્પી અવસ્થા મનુષ્ય ની હિન્દુસ્તાન ના અને એ સાહજિક અવસ્થા સાહજીક વ્યવસ્થા એટલે માહિતી જે માહિતી જે વિચાર આવે તે જ એક મારું અપમાન કરે નાખે ડાયવર્ટ કઈ નાખે અને હસી ચલાવે ના ચ આપણે આપણે વિકલ્પી છીએ સાહજીક લોકો છે ને જેવું હોય એવું જ બોલે જાગ્યા આપણે એને જુદું જ બોલીએ એટલે એ લોકો આમ વ્યવહાર તરીકે બઉ સારા ગણાય આપડે ના સમજી શકે અને તમે કલાક માં જાઓ હું શું કેવા માંગુ છું આ જન્મસ્થાન ભાઈ પણ એવો ધણી નહી મળે એ નું સંસ્કાર આર્ય સંસ્કાર કહેવાય હિન્દુસ્તાન ની આર્ય લેડી કહેવાય ગમે તે ભલે ગમે તે પરિસ્થિતિ હશે પણ એનો સંસ્કાર મને મારા મધારે શીખાયેલું અનપણ માં હું એક જ લોહી નીકળી મને લોહી કાઢી ના આવીશ હું તને એ કરીશ કે એ શીખાય મને આખી રહેલું તો આપણા સંસ્કાર છે ને તો મા એમ કે માં બહાર ખાઈ ને આવજે પણ આપણા સંસ્કાર છે આપડે આર્ય સંસ્કાર છે ભલે અન્નારી પણ દેખાય છે પણ અનાડી પણ સીક્રેસ ના હોય કોઈ રાત્રે એની ટાઈમ તમે ત્યાં આવો ને તમે એની સ્થિતિમાં હોય શું કહે પોતે શું કે આગળ ચાલે અને એ રસ્તો દેખાડે અને ફોરવર્ડ છે પણ ઇગોઇઝ ઇગોઇઝમ સાથે હોય સંત અને આપડા કરતા થોડા બધા ડેવલપ થયેલા હોય તો રસ્તો બતાડી શકે સમજવું ને હવે એ સંત ક્યાં સુધી સારા કહેવાય સંતમાં જ્યાં સુધી એમને બાપજી કે વાત સરખી ના હોય છે શું કહ્યું કારણ કે ત્યાં આગળ વિજ્ઞાન જ નથી આધ્યાત્મિક ત્યાં આત્મદર્શન છે જ નહીં વિષય વિરોધ છે તમારું કામ પૂછશો નઈ નઈ તો મારી મન નહી થાય તો રાત ના બાર વાગ્યે તો ઉઠવાનું મન ના થાય એમની સ્થિતિ એને પૂછો કે એમના વાઈફ ને બે હા હા આ બેઠો છોકરો હજુ એવા એવા માણસો પાકવાના છે આ જિલ્લામાં હા નદી છે તે આપડે મહીસાગર છે ને મહીસાગર સાબરમતી ની વચ્ચે એવા એવા માણસો પાકવાના છે બધું આ લોકો નું કલ્યાણકારી નાખશે લોકોને અહિયાં બાકી તો સામાજિક રાજકીય તો જન્મી રહ્યા છે પચીસ પછી તો વાર જાત અજવા આપણે ખ્યાલ હશે દાદા આપને ખ્યાલ હશે वोदरा सुर अग्नि ज्ञान खेड़ सुधी साधवी बहनों नवी जन्मी है जेमर पचीस वर्षा મારે આશ્રમ ની જરૂર સારા મારી ઉપયોગ શું કર્યો તે જાણો છો તમે ઘેર થાકેલા હોય ને તેને તમે ઉતારવાનો ધંધો કર્યો શું કર્યું સાત પડી રે પાંચ એટલે આરામ થાય આશ્ર બધી જરૂર નથી આવે તો સમજો ને સંકેત થયો મારે આવ્યો સુરત માં હાઈવે ઉપર તાપી નદી કરોડ રૂપિયાનું આખું સંકલન છે એક ભગવાન એક બાજુ મહાદેવજી એક બાજુ છે ત્રણ ઢેરાસરો એક કરોડ રૂપિયા નું કામ સમજ ને સુરત બાજુ કેમ પસંદ કર્યું સુરત સ્ટેશન થયું ના જ્ઞાન ના જવું જોઈએ સુરત ના લોકો ને આ દિશા માં તૈયાર કરવાની જરૂર છે એવું લાગે છે વાર જ નહીં લાગે મારે તો એક ગામ માં પડે નહી સુરત એક ગામ માં કલાક જરૂર કહું ને આખું ગામ ફરી જાય એટલે એટલે એટલી સરળ પ્રજા છે સાચી વાત જોડે એટલા બધા સરળ છે એ લોકો એટલે આખું આખું રિસ્તિક આખો રિસ્તે જશે સમજે અને હા જલ્દી ફરે મોટા મોટા માણસ પાક છે ખરા પણ જલ્દી ભરેવા નથી આ પ્રજા સમજ ને આપડેરા ત્યાં આગળ બારમું જ્યોતિર્લિંગ છે ભગવાન એટલે ત્યાં દર્શન અમારે જવાનું ત્યાં આગળ લોકો ગામવાડા એ ગામવાળા એ અમારે સદ કરેલી દર્શન અમે ત્યાં જઈએ એટલે આખું ગામ દર્શન કરી જાય એટલે સર્જ કરી જગ્યા દસ વાળી કરવા દર્શન આપવા ગમે ને મંદિર માં જાતે રણોજી ભરતા મળવા નહીં ખાલી ખાલી અમૃત બીજું કોઈ કારણ મંદિર માં તે લોકો સમય રોકાયા બાજુ આ તો જતા નથી કારણ કે છોકરાઓ શું બોલે શું બોલો ક્યાંય કારણ કે જાતે આવવા જોઈએ ને જાતે એને રોજ મોટી હોતી છે પ્રભાવ ને રાદ બંને નાગ પ્રભાવ પ્રભાવ અને નાગ બંને છે અસરકારક છે અસરકારક્ટ છે આ બધા છે માલિક દેશ ના માલિક નથી